રાજકોટ જુનાગઢ અમદાવાદના સંસ્થાપક મંગળ પ્રવચન સંમ બે હજાર ચાલીસ ના આશો વધી ત્રીજ મેર દસ ઓગણીસો ચોરાશી સ્વામિનારાયણ રે સ્વામિનારાયણ રે સમાજ અઢારસો ને એકાશી ના શ્રાવણ વી ચોથને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ श्री घर श्वेत पाग मस्तक पछेड़ी श्वेत, श्वेत खेस पहले मुखार बिंदी आग परम अंश तथा देश देश हरिभक्त सभा पची श्रीजी महाराजे कहूजे प्रश्न उत्तर करो जारे मुक्तानंद स्वामी प्रश्न पूछे हे महाराज आगवान भक्त समझे पी महाराज बोलोर तो जम अमे वर्ताये कहीजे पोता देह थी नात्मा जो निरंतर अनुसंधान તથા માઈક એવા જે પદાર્થ માત્રા ભગવાન ના મહાત્મ જે અનુસંધાન કીધા જે સંસારીઓ આવે છે એનું શું કાળ છે આ બધું દેખાય કરું દેખાય દેખાય તો ખરો વિક્ષેપકો આવ્યા જ કરે સંસારમાં વિક્ષેપો તો આવ્યા જ કરે પણ અનુસંધાન કરતા હોય કઈ વય વય તો કરતા જ હોય અનુસંધાન ન હોય એટલું આવતું તો હોય સંસારમાં કોક ને કોક મેહમાન થાય રોકાવ રોકાવોકાવ બોલો રોકાયતા હાર રોકાય અને એને કોઈ દી મનાય કા મારું ઘર છે સન્માન કરે અને નો મનાય આ અનુસંધાન હોય તો થાય આપણે આ દેશની પ્રજા જ નથી આપણે અક્ષરધામ ના વાસી છે અહીંયા ગમે એટલું શાંતિ સુખ બધું દેખાય પણ એ આપણું નથી એમ અખંડ રહેતું છે અને એ આટલો જ એને ભગવાન નો સંબંધ છે એને ખબર પડે બીજા ને તો આ ખબર ક્યાં છે ખબર ધર્મ ના ગુરુ ઓતા કહેવાતા હોય મોટા હોય જ હોય જલાલી હોય એના ખબર હે છે એમ ને તો પછી પ્રજા ને તો ક્યાંથી હોય આ યુગમાં માર્ગ જ ભૂલાઈ ગયો આનો ઉપયોગ પોતાના ખાવાના માટે છે બોલીએ તો નાસ્તિક વાવ જવું થોડુંક દેખાય એક ઠેકાણે મંદિર બંધાતું હોય આપડે રાજી થાય કે નઈ શિખર બંધ થાય બઉ રાજી અને જો ત્યાં બનતું હોય તો બીજા જણા બે ને બોલાવી ને સેવા કરાવવાનું કરીએ કરીએ કે ન કરીએ હાચા હોય માની ગયો મંદિર ને હમદે છે નથી દર્શન કરી મંદિર ને સમજતો જ નથી કોઈ હરિભગત સમજતો નહી શેતાન ને રોટલાનું સાધન ઉભું કરી દઈએ છે શું શેતાન ને શેતાન ને રોટલા નું સાધન ઉભું કરી દઈએ છે હશે એવું દેખાય છે જોતા તો જુનાગઢ ગુણાત્તાન સ્વામી એ ઉભું કર્યું આ બધું બરાબર અત્યારે શેતાન ને રોટલા રડવાનું સાધન છે ભગવાન ને પામવાનું છે કે કલ્યાણ નું સાધન છે બે ક્યા હોય વખાણ કરે મને આવે હશું મંદિર હોય તો ભગવાન હોય ભગવાન હોય તો ધર્મ ને ભક્તિ હોય એની કોઈ વાત કરે ધર્મ ભક્તિ ને હેવા કરો સેવા કરો તમારું કલ્યાણ ના સેવા કરી આપણું કલ્યાણ થઈ જાય ઊંડા ઉતરો એ સ્વામિનારાયણ નો આ સિદ્ધાંત હતો એમને મંદિર ઉભું કરી અને શેતાન ને નભાવવાનું હતું એ આપણે બધા કેને નભાવીએ છીએ आत्मा जनुसंधान तथा मईक पदार्थ मतवंतपणा नुक अनुसंधान तथा भगवान महात्मी ज्ञान नु अनुसंधान એ તેણે કરીને કોઈ વિક્ષેપ આડો આવતો નથી સેનાથી આવે તો આત્મા નું અનુસંધાન એક તો પોતાના દેહ થી બોલજો બધા એને ને મંદિરમાં રહેનારા આત્માનું અનુસંધાન છે ને રાખવું જોઈએ આની વાત નહીં કરો શુદ્ધ ભાવની વાત કરશું ભગવાન બોલે છે ને એની વાત તો કરશું જ નહીં નહી આદ નો આવે તો ઓલી સભામાં તમને યાદ જ ક્યાંથી આવે માંડી છે તાર અને આ સ્વામિનારાયણ બોલે છે ને એમનો તો પેલું શું કહ્યું આત્મા અનુસંધાન બધા મંદિરોમાં સાધુ સંતો હરિભક્તો ને આત્મા નું અનુસંધાન થી દર્શને જાય છે ને હ હવે વિચાર કરી લ્યો હવે તમે બધે શુદ્ધ પાવ શુદ્ધ પાવ તમને કુદ પાવવાત્મા નું અનુસંધાન બીજું પદાર્થ નું નાશવાસન એ બધા અનુસંધાન છે ને જેને પદાર્થ નું નાસપન પણ ખરેખર હોવું જોઈએ એવી જોઈએ સાધુ એને તો હોવું જ જોઈએ સાધુ તો તઈ સાધું કહેવાય જગત છોડ્યું જગત ને નાશો ભગવાન પણ એ મહાત્મા નથી બોલ્ય મહાત્મા ના કહેવાય કોઈ સોના નો ટુકડો હોય તમારો દીકરા દીકરો નાનો હોય તમારા હાથમાંથી પરાણે આજ કે મારા રમવો છે એ રમવા બાદ લઈ જાય લઈ જાય તો તમે લઈ જવા દોતન હે ના લઈ જાય છોકરો વાંધો નહીં કોના નો ડુકરો લેવા રમવા તું લઈએ રમવાની ચીજ નથી હા મહાત્મ તો થઈને ખબર પડે પછી ભાઈ બોલો અને જયારે કોઈક જાત ના યોગ આવે ત્યારે ઉપર થી તો ચિત્ત જેવું જણાય પણ તે વિક્ષેપ નો પોતાના ચૈતન્ય જયારે સુઈએ છીએ ત્યારે બહાર જે વિક્ષેપ તે કોઈ દિવસ સ્વપ્નમાં દેખાતો જ નથી અને જે ચૈતન્ય વિક્ષેપ બેઠો હોય તે તો ત્રણેય અવસ્થામાં જણાય છે માટે સ્વપ્નમાં કોઈ રીતે વિક્ષેપ જણાતો નથી ચૈતન્યમાં વિક્ષેપ કોઈ રીતે ઓળખતો નથી અને જે ભગવાન ભક્ત હોય અને તેને કોઈક પ્રકારના દુઃખ વિક્ષેપ થયો હોય એ તો સારી પેઠે અંતર જણાય છે પણ ન જણાય એમ નથી અને એ તો અને જે ભગવાન નો ભક્તો હોય અને તેને કોઈક પ્રકારના દુખનો નો વિક્ષેપ થયો હોય એ તો સારી પેઠે અંતર જણાય છે પણ એ તો રઘુનાથ દાસ સરખો વિમુખ હોય એને તો ન જણાય તે જયારે રામાનંદ સ્વામી એ અને શરીર સત્સંગી હોવા લાગ્યા ત્યારે પણ રઘુનાથ દાસ તો જરાય શોખ થયો નહી આગળ જરૂર દુખીયો થાય આપણે ઓલા જુનાગઢ માં દામોદર કુંડા એ જેટલા આવે તો સંબંધ ને ત્યાંથી પાછું બજારે વાળાની દુકાને થી દસ પંદર વીસ જણા હોય એ બધાનું ખરીદે પાછળથી લેતા હોય એ અહીં ખા પડખા વાળા ને હોય ખરું અને ઊલા ને દેવું ભરે નો દે તો પછી વગવાનું ભરે આ જગત માં ભગવાન નો આપણે આ જગતના ભાવો ને જોડીએ છીએ અને એમાં જ રાગો છતું હોય તો ભગવાન ભજવાની બઉ જરૂર ન પડે સમજાણું કઈ અમદાવાદ બરાબર આ ભગવાન માર્ગ જ એવો છે જગત ને જયારે નાશવંદ માનશે પણ હજી જગત ને નાશવંદ ને તુચ્છ આપડે ગણિત માં મનાવી છે એમ કધુ લોચો ભેળો રાખીને ભગવાન ભજવાશે એટલે ભગવાન માં જોડાવ્યો સાંભળી લોમા હોય એટલા સારું લાગે છે પણ એ પ્રમાણે જીવન જીવતા શીખવું હોય તો વાય ગામડામાં ભલે ભોલા માણસો હોય તમારી બેઠે જીવે આ શહેરી જીવે એમ જ ગામડા ના જીવે શહેરીમાં એ કોઈ સમર્થ હોય ગામડામાં અભણ માં સમર્થ હોય તરત માણસ્યું ઘે લઈ ગયા તા પછી જનેતા નો જીવ છે રડતા મળી એની પાછું બીજા રડતા હોય જુવાન દીકરો મરી જાય એટલે રડે આ બારી ગામ થી આવે તો હાથમાં પરોણા જેવું એ તમે રડવું સાંભળી ઘર માં આવી ને એની ઘરવાળી લાંડા મારે ઘી બોલે ખરો કોઈ એ ન એનો જુવાન દીકરો મરી જાય એની માં રડે અને એનો બાપ છોકરાનો એની આ છોકરાની મામક આવે કે બિચારી ધીમી પડી પણ રડે તું આજે લગી આ સત્સંગ કરીને સમજી શું કે તારા ને મારા કરતા વધારે ભગવાન વાલો હશે એટલે વહેલો લઈ ગયા જો આપડે વાલા નહી વાલો રાજી રખા ન હોય લાગુ ના હોય એ મૂળજી ભગત નું તો નજરે જો તાર ધૂન શરૂ કરાવી દહન કરવા ગયા પણ ધૂન કરતા કરતા ઓ હોય ના હોય એમ પણ વેલા મોટું થવું જોઈએ એટલે હવે આનંદ લે આપડું કલ્યાણ થઈ છે ટાણું આવે વિક્ષેપ આવે એ ટાણે ધીર રહી ને અહીંયા હારે હારું હોય નું એટલે આત્મા ભાવ આવ્યો ને આવી રીતે એ બધું આવી ગયું પછી પણ ભલે બીજા વિધવાનો નો હોય પણ એની સ્થિતિ હતી એની રહેણી કરણી એમાં બધું બોલો जे भगवान ना भक्त हो तो हरिभक्त ने दुखे जरूर दुखियो भगवान घायल तो शास्त्र में एम क्यू ब्रह्म पंच महापाप मटी जाए भगवान न भक्त नक्ष राख्याप પણ એ ભગવાન ના ભક્ત નો પક્ષ રાખ્યા નો ભગવાન ના ભક્ત કોણ ના પોતાનો હબો હોય તમારા જ એવા મારા એમ કઈ નઈ પણ આ જગત માં એવું છે બધા અને કઈ કોર્ણ થાય તો ભગત જાણી ને પક્ષો રાખવું પણ રાખતો હોય હમણાં જાણી હા તો એ વાત તેની વહેર ભારે આટી પડી જાય તે જીવે ત્યાં સુધી ટળે નહીં એવો જે ચાંદાળ જેવો જીવ હોય તે ધર્મે ત્યાગીયુક્ત હોય તપે યુક્ત હોય બીજા પણ કોટી સાધન કરે પણ તેના જીવ નું કોઈ કાળે કલ્યાણ થાય નહીં જેમ કોઈ હોય તે પોતાના પતિ ઉપર અને બીજા પુરુષ ઉપર સરખું હેત રાખે તે વેસ્યા સરખી ભૂંડી કહેવાય આપડે જેમ માલજી એવો પુરુષ હોય જે આપણે તો બધા સાધુ સરખા છે એને સારો નસો કહીએ પેટ માં ભલે બોલો ઘરમાર ઘરમાં આ તો કે સત્સંગી નથી હો અમે સત્સંગી છીએ આજે હાલતું છે બોલ ભલે તમારું તિલક ચાંદલો કર્યો અને પણ ધર્મ થી ડરતો હોય ડરતો ભગવાન થી ડરતો હોય જાણી છે એવા જ હોય મને જે પુરુષ એમ જાણે છે આપણ કઈક અવળું સવળો બોલીએ તો આપડો માણસ અવગુણ લેશે આપડે ન બોલવું એટલે મંદિર માં આયુ ઠાકોરજી ને મોઢું જોઈએ લેતા થઇ જવું આપડે અકારા ન થવું એવું જ બરાબર આપણ કઈક અવળું સવડું બોલીએ તો આપણો માણસ અવગુણ લેશે એવી રીતે પોતાની સારા પ્રાખ્યા સારું ભગવાન નું કે ભગવાન ના ભક્ત નું કોઈ ઘસાતું બોલે અને તેને સાંભળી રહે તો તે સત્સંગી કહેવાતો હોય તો પણ તેને વિમુખ જાણવો અને જેવા પોતાના સગા વાળા હોય તેનો પક્ષ રહે છે તેઓ ભગવાન ના ભક્ત નો દ્રઢ પક્ષ રાખો અને વેપાર ધંધે બહાર ગયું ગયા વેપાર ધંધો તો કરવો પડે भगवान लीटा श्रीजी महाराज एम बोलिया हूँ तो दत्तात्रेय जड़ भरत नारद शुकजी दया वो छूर्व देश एक समय नागड़ा वहराग जमात भेड़ो रह मैं सर्वे वैराग्य कहूजे टाजर जाए न तोड़ी एवं अमार दया वालो स्वभाव तो भगवान भक्त ने क्र दृष्टि करते सगो वालो हो जाए जी તેને આખ તોડી નાખીએ અને હાથે કરીને જો ભગવાન ના ભક્ત ને દુખવે જવું હોય તો આમ પોનઅી મરણમ તો આનું ધ્યાન રાખે વાંધો નહીં પેલા તો કઉ પણ આ બધાક હોય એટલે મારી વાત હર જયારે બધું રાખવું પડશે ને પછી ના થાય કેટલી સમજણ ઊંચી જોઈજી હુંડા વળાવીએ તમે અમારા કેવા હો ત્યાં નો જવાય તમે અમારા કેવા તમે અમારા કેવો જોઈએ પાટી ને ખાવાનું દેજક નથી દેતા ભગવાન ઘોર અઘોર ખરાબ ધંધા કરનારા એને પૂછે માર્યા કોઈ દીધું એની આંખ કોઈ ભાઈ પક્ષપાત નથી કર્મ પ્રમાણે આપે છે ત્યારે ભગવાન જે ભક્ત થાય છતાં કોની ઉપર દુશ્મન ઉપર ખરાબ દ્રષ્ટિ કરે ન કરે હારો થાય તો હારું એવી દ્રષ્ટિ હોય બોલું કોઈ ન બોલું કોઈ નહી મને ઉથડમ દેખાતો આ ચાંદો કર નહી તો કુસંગી હવે એ કેમ બંધ બે કોઈ રીતે મારા બેઠા બેઠા કારણ કે અમારો વાળો વાળો માઇલમાં પૂરવા ને જેમ તેમ કરીને નો ખવાય પછી બટ થાય વિશ્વ દ્રષ્ટિ આવ્યા વિના ફક્ત કેવા તો હશે ભીક્ષા માંગવા જાય તૈયાર અનાજ થોડું કોઈ એમાં ભૂલ ના થૂંડું થાય એવો સંકલ્પ કર્યો નથી આ તો જરા એને ન માને તો ભાઈ આપડો નથી કેટલા તરફ ને તરફ મારાયણ નો સંબંધ નાખેનારાયણનારાયણ અમે બ્રાહ્મણો હતા ને એને કામ બધા હોય બ્રાહ્મણ નો મુખ્ય કામકાજ એવું હતું એ છોકરા છોકરીની હગાઈ કરવી હોય એટલે બ્રાહ્મણ પેલો જાય પણ પોતાને ગમી ગયું કન્યા હારી છે પણ મારે જોતાના જામ નો કરી લે તમે ધર્મ ગુરુ અમારા ચાંદલા કરી નહી ચાંદલો તો ભગવાન નો કરવાનો જ ઈ જીવ ને જોડવો એ ભગવાન માં જોડતા પોતા ને જોડે હા હવે બ્રાહ્મણ નો ધર્મ નોક ની કન્યા કોને વરા વિશ્વાસે મોકલ્યો ગામડાના માણસો વિશ્વાસ જાય તો ચાંદલો કરી આવે ત્યાં તો ગોર પોતાનો ચાંદલો કરી આવ્યો સાધુ જાય તો ભગવાન ઓળખાવે દુખવે તો તે હાથને કાપી નાખીએ એવો તેનો અભાવ આવે છે પણ ત્યાં દયા નથી રહેતી અને એવો જેને ભગવાન નો ભગવાન ના ભક્ત નો પક્ષ હોય તેને જ પૂરો ભક્ત કેવાય એવી રીતે ગરડા મધ્ય પ્રકાર નું વચના મૃતમ જે સ્વામી નારાયણ સમાજ આઠસો એકાશી ના શ્રાવણ વી સાતમી દિવસ સ્વામી શ્રી સહજાનજી મહારાજ ગરડા મધ્ય દાદા ખાતે દરબારમાં પોતાના મુખ પર તથા દેશ દેશના હરિભક્ત ની સભા ભરાય ને બેઠી હતી પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જેમાં ત્રણ વાય પાકો સત્સંગી એક તો પોતાને ઈષ્ટદેવે જે નિયમ ધરાવ્યા હોય તે પોતાના શિર સાથે દ્રઢ કરી ને પાડે ક્યાં નિયમ આ પંચવર્તમાન નિયમ છે આમ તો મુખ્ય તો જ ગણાય ને આ બધા યાદ કરતા છે ઈષ્ટદેવેર આમ એ આપણા નય મૂળ એને પાળવાના છે બોલો એક તો પોતાને ઈષ્ટદેવે જે નિયમ ધરાવવા હોય તે પોતાના ધીર સાથે પણ એ ધર્મનો નો કોઈ દિવસ ત્યાગ ન કરે કોઈ દિવસ ત્યાગ નવર નો આવશે અને બીજો ભગવાન ના જે નિશ્ચય એ અતિશય દ્રઢપણે હોય પણ તેમાં કોઈ સંશય નાખે તો સંશય પડે નહીં આ છે ને એ વાણી મારીઓ મરાવે છે આ વાણી હવે નથી નિશ્ચય નિશ્ચય નથી વધારે બોલે હોય પણ વાણી હા આમ કરવું એમ વાણી થી નિશ્ચય કરવા તો હશે હ નિશ્ચય ને તો વાત એક છોકરો આવીને બેસે દેખાવડો રૂપાળો દરેક રીતે હુશિયાર એનો બાપો જોઈને રાજી થતો તમે થયો પાછો પણ બંધ બે આ બધી નિશ્ચય ની વાતોના વિલાસ માં બધી બોલો અને બીજું ભગવાન ના સ્વરૂપ નો જે નિશ્ચય નાખે તો સંશય પડે નહીં નાખે તો પણ સંશય પડે નહીં શું બોલો બોલો ક્યારેક ભગવાન નો નિશ્ચય હોય ક્યારેક મનમાં વાત સાંભળતા ચરિત્ર સાંભળતા બરાબર નથી કેવું સામાન્ય રીતે આપણે અમુક ચમત્કાર ચરિત્ર હોય ચરિત્ર આવે અમુક મનુષ્ય ચરિત્ર હોય ત્યાં સુધી વાંધો ન આવે પણ સામાન્ય લોક મરેને એવા ચરિત્રો આવે ત્યારે મનમાં આમ થાય કે આવું કેમ થયું છે અત્યારે ક્યાં આમાં બેઠા છે લીલા ચરિત્ર ના ગ્રંથ દ્વારા મનમાં વિચાર કરીએ ભગવાન ના મોટા સંત હોય અને ભગવાન નો થયા ઈ તો ઉપદેશ બધા દે છે ને સત્પુરુષ માં શંકા નો કરવી પછી સત્પુરુષ ભગવાન થઈ ગયો એ તો તને દુ કરે છે ભગવાન ની આજ્ઞા પાળતા હોય અને ભગવાન ને રાજી કરવા માટે એના સિદ્ધાંત નો જ પ્રચાર થતો હોય એને માટે જ આપડે દાખલો કરતા હોય આટલું આટલું કરવા છતાં એમાં પાછું વિક્ષેપ આવતો હોય વધારે પ્રમાણમાં ત્યારે મનમાં થઈ જાય કે આપણે રાજી કરવા માટે ત્યાં હું ભગવાન આ જગત માં આગી ના લોટી હોય અને દુખી થતો હોય એ ભગવાન પણ એવું ઈશ્વર કોઈ દે કોઈ પક્ષ પર કે દુખી સુખી કરતો જ નથી એ જ્ઞાન પેહલા થી નક્કી કરવું પડે બોલો વ્યાસ સૂત્ર આવે છે યાદ દેવ પ્રસાદ ભગવાન માં નિર્ગણતા નથી વ્યાસ જે નું સૂત્ર છે આખું એની ઉપર ઉપનિષદો માં બધી ગાથાઓ આવતી હોય ને એના નિર્ણય વ્યાસ કર્યા આ શા માટે લઈશ હું તો ઈષ્ટ વિના કોઈ દુનિયામાં કામ કરતો જ નથી બીજો જો કરે છે તો પક્ષપાતી મન કરે કોઈ બી પક્ષપાતી ઈશ્વર છે જ નહીં એ વિષમતા નથી અને નિર્દયતા નથી તત્પેક્ષા સભ એ તો કર્મ નો ન્યાય આપવા બેઠો છે એને પક્ષપાત કરતો નથી કર્મ ના ન્યાય કર્મ પાપુ એકાદ કર્મ થઇ ગયું હોય તો આ બધા મળી ભસ્મ થઇ જાય એ નિર્ણય પણ આપણે માનેલો ન્યાય નો હાલ એમાં કરેલો ન્યાય એ ચાલે પોતાને પાડવા માંગતા નથી અરે ભગવાન તારે ઘેરે હા આપણે જ ગોગવા નબળા કર્યા હોય કોઈ જન્મ અને કર્મ નીતિ ભોજ માં વિના નાશ પામતા નથી તાવ ને ડાક્ટર સલાહ આપે કે તું આવું જોઈ એટલે કઈક બગાડો હોય નીકળી જાય કઈક થઈ ખરેખર આ જીવ ને અનાદિકાળના ઘણા કર્મો છે એ ગમે દુખ આવે તો જરાય અને શંકા ન થાય દુઃખ ભોગવી દે પણ દુઃખ દેનારા ઉપર શંકા ન કરાય એ કોઈ ની પક્ષ કરતો નથી મને આવા બહુ પ્રસંગો આવે છે આ દ્વારે આવ્યું એટલે એ દ્વારે આવે છે ને એટલે આપણે એના તું શું માન્ય પણ આપડા કર્મ ભોગવા આવ્યા આવડા કઈ એટલે આપણે ઓછા થઈ ગયા સરવાળે પણ આનંદ આવે એમાં પછી બઉ આઘાત નો લાગે અને રસ્તે ચડી જાય મજા ના લ્યો બ્લડ પ્રેશર જગત ને આપડે રોકવા જઈએ એ બિચારું માયા માંથી સર્જાય આપણે માયા માંથી સર્જાય છે સગભરજ ને એ ગુણ એને રજ ના તમ છે આપણે ઓછા કરે છે એ દ્વારા ભગવાને એને પ્રેરણા કરી છે પાછળથી વાંધો ન આવે દુઃખ નો પેલા સદાશિવ ની હવેલી આગ છે ને એને રસ્તે ચાલનારા ઈજ ભગવાન નો માર્ગ રોકે છે શું હારા છે અને બીજો માર્ગ ચડાવી દે છે આ વાત નું ગુરુ થઈને બેસી જાય તમે અમારા કેવા હોય એમાં હક પણ કરી લીધો બોલો સ્વામિનારાયણ ભલે અને આ ટોળી બંધાઈ પાછી અને આ બિચારા તો કઈ ખબર નથી બેઠા સમાજ તો એ આંગળી ઊંચી કરે આવડ ત કાયદા કલમ ને જાણનાર અને હાથ ઉંચો કરે ઓઈ ને બીજા અમુ જો આવી બોલે એવું પોતાના ગુરુ વચ્ચે ભણાવી એમાં ભણાવી તો અમારે પાછું હરખું આવે પોતાનું મન સંશય નાખે તો પણ સંશય પડે નહીં મા બાપ દીકરા દીકરી તેનો પક્ષ રાખે છે અને જેમ પુત્ર હોય તે પોતાના પિતા પક્ષ રાખે છે અને જેમ સ્ત્રી હોય તે પોતાના પતિ પક્ષ રાખે છે તેમ ભગવાન ના પક્ષ રાખવો એ ત્રણ વા જેમાં પરિપૂર્ણ હોય એ પક્ષ માં તમે પક્ષ રાખવું એટલે શું એટલે પ્રાણી કેમ થાય કે બોલ શું ખોટું મળી આપણું રાખવું જે પ્રચાર કરતો હોય એમાં ભળવું એ પક્ષ એને જેમ વધારે ઓલો કાર્ય કરી શકે એ રીતે એને પ્રોત્સાહન આપવું ભગવાન ભક્ત હોય એનો ઈરાદો ન હોય છતા પરિસ્થિતિ છે બધું સાંભળે હાંભળી તપાસ કરી લે નિષ્પક્ષડો ગુનેગાર તો છે પણ ઈરાદો નતો થઈ એવું જો એને જણાય જાય તો ઘણો લાભાર્થી નિષ્પક્ષ પાણી વાંધો મે ભગવાન ના સાધુ રાજી થઈ જાય એટલે મહારાજ માફ કરી દે મારા કોઈ નું માફ કરતો નથી આમ આવડા પાછા નિષ્પક્ષપાતી હોય તો માફ કરે આવે ને ઉભું બોલો પછી એ તણવાના જેમાં પરિપૂર્ણ હોય તે પાકો સત્સંગી કેવાય કે हरिभक्त भगवान ने भगवान भक्त ने अर् करता आज्ञा करे तो परमश था तो तत्काल परमंश એવા જેના લક્ષણ હોય તે હરિભક્ત ની સભામાં આગળ બેસે પણ હરિભક્ત હોય તો પૈસા આપીને નંબર નોંધાવી દે શું નંબર નોંધાવ્યો શિક્ષણ પત્રી પ્રમાણે વર્તે એ અમારો છે તમારું મોક્ષ ગયો આવા બઉ ગપા હવે સમારોળીઓ આવી જઈ ગયું હોય કરવું નહી અને ટોળી થી જ લે હવે जे जे योग पान ते फेर पड़े नहीं वी कोई संसार मजो गुणी मोटो मनुष्य कहवा जय सभा ने आदर कर ये ते होई, होई, तेने थयू नहीं। पछी ते राजा ने रीक्ष चढ़ी मरेल सर पर ऋषि गलाखो पे ऋषि पुत्र दीधो राजा सात दिवस में मृत्यु थोड़ा जय ब्रह्मा सभा प्रजापति आया तरजी उदीश्वर भृगु ऋषि साफ थी काधी न चो। पच्छी पच्छी पाप मक्ष यज्ञ मोह वीरभद्र दक्ष मथु का अग्नि मू नु मुख बकरा नु थ માટે તથા એ એ ગ્રાખો માણસ અપમાન કરવું નહીં જ હોય માર્ગવું આપડો ગમે આત્મા નો વ્યવહાર જુદો છે અને દેહ નો જુદો છે એ મારા શીખવે છે જેમ આ વ્યવહાર એમ આ પણ એક સંસારી પ્રપંચ વ્યવહાર છે રાખજો ઇતિવચન મતન એ કરેલા મધ્ય પ્રકરણ નો એકસઠમો વચન મતન જે તે થયું બરાબર છે આપણે સાથુને આપણે શું વધારવું હશે કેટલો વધુ પડે જ્યાં પ્રમુખ આયુ કાલે દેહ ભાવ આવ્યો છે સન્માન ભક્ત અક્ષરધામ જોશીભાઈ સીધે સીધું અને આ બધા પ્રમાણ આપે હદે વ્યવહાર નહિ હ્યવહાર ના મારે કઈ પોપ ને જઈને ભૈયા પોપ માની લીધું પ્રમુખ સામે છે અને ત્યાંની ભાષા આવડે અંગ્રેજી વાત કરી છે ઇટાલિયન બોલતો આ તો એનો આવડે આ તો બધા એક રેખ કાઢે ને થાય ને ને ને ને સમજ્યા ક આ ની મોટા એ મોટું થાવું છે આત્માના ગુણે કરીને મોટું થાવું છે એ મળે કોણ તમને જગત સાંભળવા નથી એ વાત કઈ એવું છે એ તમારે એટલે પેલા થઈ જાય તમારે એ લોકો એમ મને કે આશીર્વાદ તમને દેશે એટલે હવે જગત કોઈ ગરીબ રહેશે નહીં છે એટલે હો બે પાંચ હાજર પાંચ હજાર લાવો એટલે આશીર્વાદ પાછા ઢોલકી વગાડનારા રાજા હોય ને કોઈ જાને બિચારા ને દીધો હોય અહીં આશીર્વાદ મળે કઈ એમને આશીર્વાદ મળે હા પાછી વૃત્તિ જગત માં પોળું થવું ક્યાં જગત માં પહોળો થાય એ આત્મા રૂપ થતો હશે આને એ દેહભાવ છે આત્મા કેવી રીતે સ્વામી ના અક્ષરધામ આવ્યા તે દેહ ભાવ કેળવા આત્મભાવી હવે નંદા વિચારવો પડ્યો સરકાર માંથી વિનંત થઈ ગયા ખુરશી હા ખુરશી હોઈ ગયા હવે નંદા નું કામ શું છે આપણે જગન્નાથ ભૂલાવવાનું ન વિદેશી માણસ વિદેશી એટલે આપડે ગુજરાતી તો નથી પૂજા પાઠ ભજન પાડતો હોય દૈવી એનો એક આપણે અને આવડા ઉપયોગ લેવાનો એક આપડે એને ત્યાં વડોદરામાં સભાથી હાલી અને બધા અને એની વાતો ની ઘડી દાદી નંદાજી ઘડી બોલે નઈ પછી ઓગ ભાઈ તમારો શું મત તો મારો એમાં મત નથી ભગવાન સ્વામી ના મહાપુરુષો હાચા પણ તમે ભગવાન કરીને બેસો ખુબસ ઓઈલો એવા આશીર્વાદ લેવો બેઠો નતો આ તેલી ના કાઢીને ખ્યાય ને અને દાદુભાઈ ને કહ્યું કે તમે જો આ રસ્તો ન લીધો આ રસ્તો છે નીકળી ગયો નાદા વિઘ્નો આવે અને જરૂર પાંચ જણા તમે મોટા પુરુષ તમે મોટા પુરુષ બધા નામ થઈ જાય છું હવે કોગવાન ની હરોળીમાં આવી જાય તરફ તમારે લે જીવ ને ભગવાન જ સહન કરે આખી દુનિયા પ્રાર્થના કરે છે ઠીક આપડે સ્વામી સ્વામીનાય બોલીએ આ દુનિયા કોઈ વિશ્વની નિયતા શક્તિ છે એમ નહી માનતો હોય ભાઈ એની પ્રાર્થના કરે છે એટલે ઈ શક્તિ જુદી અને સ્વામી જોતા એટલે આટલું જો આ સંસ્કૃત ના નિયમ માં દેવ પ્રસાદ શબ્દ નો પ્રયોગ સમજ્યા હા કોઈ પણ શબ્દ વેદાંત નો નિશ્ચય છે તમે કોઈ પણ શબ્દ બોલો એમાં છેલ્લો અર્થ નારાયણ આવે કોઈ પણ ઘરો તાવડી કથો તાવી થો કર નારાયણ એ તમને મનાય કારણ એનું કારણ છે પણ શાસ્ત્ર આ શીખવે છે તમે શબ્દ આવ્યો એટલે ક્યાંક નારાયણ સિવાય બીજે જોડાઈ જતા નહિ મોટો આશય છે અને ઉપનિષદ ની પણ છે એ જેના પદ ને જ કહે છે હવે એવું બધા જ્ઞાની ક્યાંથી હોય ભગવાન ની અને એક સાધુ ની આ બે ગાદી ખાલી છે એનું રજીસ્ટર થતું નથી એનો હું માલિક છું એમ કોઈ કહી શકતો નથી બે ગાદી સાધુ થાય મહાપુરુષા માગવાન થઇ જાય બોલો ભગવાન તકરાર કરવા કોઈ દેવા નથી મારી ગાડી બેઠો રજીસ્ટર નું ગાડી નું રજિસ્ટર નંબર બે ગાદી તમારા દુકાને આવીને બેસું આ જગત આમ ચડી ગયું એ આ સહજ સ્વામી એ જે વચાવણ લખ્યા ઈ અસાધારણ વસ્તુ છે ગાદી ઉપર કોઈ ને ન દે પણ મારા ઈ વચાવણ થી ચડી બે પાછા મારી વાત પોતાને એટલે એલા પણ સ્વામી કહે છે એટલે હવે હું એને તમે આ જગત આખું આવું કેમ થઈ જત